તમે કહો છો કે મોક્ષ બગાડતા નહી તો અમે આજના માં બરાબર રહીએ તો મોક્ષ બગડે કેવી રીતે બરાબર સમજાવો તમે બગાડશો ને કેવી રીતે ગઈ નથી ને જ્ઞાન શું કે મન એક ન્યાય છે તમે નાતા છે મન માં ખરાબ વિચાર્યા જોવાના છે ને ખરા વિચાર આદતો સત્તંગે બગડ્યું આ રીતે બગડે છે તમે આટલી ઉમરે તમારે જે હોય એને આટલી ઉંમરે ખરાબ મોટા વિચાર હે એના માટે કઈ આપણને ખરાબ વિચાર આવે હવે છતાં પણ આપણને કર્મ બંધન તો ના થાય ને કર્મ બંધ તો ના થાય ને કર્મ બંધ થાય નહી તો હવે હવે કર્મબંધ ના થશે ના ફસાયું કામ થઈ જાય મન તો જ નહી છે શું છે તરત જ કહી દઈએ કે આ ભારૂ હોય અમૃત એ નિરા નહીં એ નિરા નહીં એ પુતલ કાકા આમાં ક્યારે પૂરો કરમ નો ઉદય આવે તો આમ ક્યારે પડતો ફરી થઈ જાય કે આમાં કોઈ વખત પૂરો કરમ નો ઉદય આવેમ નો એવો ઉદય આવે પાછો કરતો જેઠાલાલ જેઠાલાલ ને જોયા કરવાનું ભાડા કાઢતા હોય તો આપડે જેથી આપડે આપણને નુકસાન નથી જે માલ એવું આરો કરે છોકરા ને ગુવાડ ના કરી વડે ના વડે છોકરા ને ગુવાળે ના કરે વડે ના વડે વડે આજુબાજુ નહીં દેવા દેવા ના હજે વડે કઈ જાત મહત પછી પછી ભણાવે તો વળગ ના વડે ભંસો ના હોય નહીં પણ ઈચ્છા નથી મારી પાસે એનું આમ થી લોકો વળગ આવે એ કાર્ય ના કરવું શું ભાઈ પણ સતી દાદા નો ધર્મ કોને તો નહીં છોકરા માં કાયદો તો છે નહી હવે તમને છોકરો કઈ અફદાન નથી આવે એને તાગે પાડી દીધો તમારે કશું અસદાન છે ને એટલે આપડે આપડી જ ચલાવી રહી પછી હા પૈસે પૈસો તે આપણું એનું નહીં શું કેવાનો પૈસો પછી કઈ આહાર દાન પછી દાન કોઈ દુઃખી હોય દુઃખ્યો માણસ હોય બચાવ આપે છે જીઆ એવો હોય તો આપી અને જ્ઞાનદાન શું જ્ઞાનદાન દાદા ના પુસ્તકો છપાયા જાય કેટલા માણસ નું જીવન થઈ જાય અસૈદાન રૂપિયા ના હોય અફૈદા ત્યાર પાછો ખડાવતો ખડાવતો પાછો બાર આગ્યા સાહેબ કૂતરા આમ કરી આંકડી કોણ કરે પાછા જગાડે માં કૂતરા ને જમકીને કુવા ના ભાઈ જનતા ભય ના પાડે ભય ને મારીએ છીએ તો ભય નહીં પામતા મારીએ છીએ ને તો એ ભય નથી પામતા પેલા લોકો ને દખાવી પછી તો આગળ મહારાજ કોઈ જાતે છે દુનિયા માં આ દુનિયા માં કે મનુષ્ય બહાર કરવાનું શોકીને હોય છે માં એવું ભણે જ નહીં કે મારી જતો રહે દેખાય પછી એની બે શિષ્યા વાઈઓ પાછીઓ મહારાજ ને કહ્યું માર ખાતા ભાઈ નથી જે તંત્રો નથી માર મારતો તો એ લોકો ભાઈ પામે તારા હિંસા ના કેટલા છે પરમાણુ આપણા માં ભરેલા જ હોય ભરેલા જ હોય ને હિંસા આનંદ કરતા હિંસા ના જ પરમાણુ લાયા છે પરમાણુ ભરતે જ સવાર ના પડકારી રે કમાતો થાય એમ લાગે પડે આપડે જરા ધ્યાન દેવાનું અને પછી એમ છોકરા નું અમુક ઇનામ આપી દઉાન પોતે એવો માર્ગે એટલે હું મુક્ત કરે છોકરો જયારે એમ કેશે નહી તમને કેમ લાગે લોકો અમે કે અમે કે બંને આપતા હોય તો તેને કે લોકોનું મોડે શું કહ્યું પછી કઈ અર્ચન હોય તમને કાગળ બાગત જણાવજે કઈ પછી એક ના અમારું બાપુ બઉ ખુશી છું પછી મેં હરી નહી કરી આપડી ગોઠવી મારે દિલ માં સર કે છે આપવું જ કે આપીને આવે દત્તા મારું શું કે જાતે પાતું છે અંધારી રાતે બધે છોડીએ અને પછી આ કરિયર પરમાત્મા <laughs> <laughs> આ પરાત છે શ્રાપ તો તમે બધા શ્વાસિંહ બનાવ્યા કે આત્માનો અર્થ માટે જીવવું એમનો શ્વાસ આત્માર્થે જીવવું એમનો શ્વાસ ત્રકોણ આત્મા આ તો રીસન્ટ કે હા આ તો પધાર મા દીકરા એટલે તમારા મામા ને તમે ખોટો રાખતા નથી છે પૂજા પૂજા પૂજા કરી આપણી પૂજા કરતી આવે તમને પાછા પડો તાર કેંજર પડી મને એવા જ લાગતું છે કરવું જ પડે ને કરવું પડે હંજર કાઢી ગયા પૂજા આવે ના કરી દેખાય ભણાવીએ તો ગોધું દેખાય દેખાય લોકોએ પહેલા પછી નોકરી નોકરી કઈ આગળ પડી ગયો પછી આપડે દેવાથી પછી આપડે ગાંધી કરીએ લોકો હજી આ દોત હોય એ ત્રણ તો એટલે પેલા આવું બોલતા રહ્યા પેલા એના પક્ષમાં બોલતા આવેક ન્યાય કહેવાય હા હમદવાર જેવું બધા માર્ક એમ ભરી ગયેલા પડાર થઈ ગયેલું નોનું ભરણું બદલી રહ્યા જેને જરા ઉપકાર જેવું છે ઉપકાર તો માનતા અમારા બાપ બઉ સારો ઉપકાર કર્યો એ પણ મારે ભીડ માં હાથ બોકડે નઈ તમારે હોવા પછી લઈ જાઓ આપડે સમજી આવતા આવતા આવું બોલવા નહીં આવતા આવતા તો આવું નહીં બોલવું કઈ મેં વાંચવા મેં તો ગોઠવ્યા ગોઠવું લાગે હા ગોધરા પર હે ગયા હર્ષ પછી આપવાનું હોય આપવા તું કઈ કરીએ મચા ઉભા ધંધો કરવા દેખાતા નથી ધંધા આ તારીખે આજે પેલા ચીડાયા કે બાપુ તમારે દાદા પીવા પીવો ને રાતે આપડે સમજી હું બાપુજી કે દત્યાના કાર્યા એમાં તરફ ગુરુ હતું જે કડો છે તે પ્રતિ ના કરું વડે લોકો આપી દેવા જોડે લઈ જવાનું છે એમ જ બધું આમ જોઈએ કે આનંદ અવસારી કોયા બધા તમે અંગે બધું પાંચ વાળી નહી રાજ પાંચ મોટી ખબર પડી જાય પાંચ વાળી ને કહેવા દો પત્રકારે આવે ને એટલી બધું શોધા ને મારા છોકરા પચીસ વાર પહેલા નાખો અને પચીસ વાર ના પછી તો પચી થયો પણ આપણે અહંકાર રાખીએ નઈ તો ના ટકરાય ને આપડે અહંકાર રાખીયે નહીં તો ના ટકરાય ને આપણે અહંકાર ના રાખીએ તો ના ટકરાય ને અહંકાર નિયમ છે ગુજરાત માં તો એકદમ તકરા રહે છે આપડી તરફ છે ફરજ આપડી પછી એને દવડાવવો ના દવડાવવા દૂધ લાવીને પાઈ ને મોટો કરવો લુંગીઓ પહેરાવી કરવું આપડી ફરજ પછી મોટો કરવાનો ભણાવવાનો સ્કૂલ માં કઈ રીતે આપવી પડે જોયું અને પાસ થઈ ગયો અને આઈટમ કમ્પ્લેટ ફાઇલ પૂરી થઈ ગઈ એમ કે માર માર કરે છોકરા છે કેવું નીચે નો છોકરો છે ખરો નીચે નો છોકરા હોય તો છે ડોરિયા ને શું ભાઈ છપરા માટે કોઈ નઈ ને ચક્રમાં સાથે નિતાયમ નગવાન એટલો બધો સ્થ છે એટલો બધો સ્થ છે તો કરાર લખ્યા મને અમે ચારે થઈ ગયા બોલ્યા આમાં મોટા આ રીતે નોલ આવ ને રામી નો ખૂટ્યું તમારા હાલ હતો આ બધા હાલ કરતા પણ તમે આ બધું બગાડી તમારે લઈને આમ શું કર્યું કર્યું થાય પછી ઝઘડા કર્યા પછી જુદા એના કરતા આપણે સમજીએ મળી મળી ઉઠાવી તો સત્યુ ની સાથે આપડી આદત હતી એ બધા સંપ માં રહેવાનું કારણ સતુ કઈ સાંભળી હતી જ નહીં દાદો બેઠો ને તો દાદો કહેવાય બધા કર્યા કરે બરાબર ખીલે બે ના ખીલે આપડે આત્મા નું કરી લેવું જોઈએ આ ચા હાડવી કરવું હા ઢોકરા ઢોકરાનું બધું જ કરવું જોઈએ છોકરા કે ના બાપુ થી બહુ થઈ ગયું છોકરા લાલ કારણ કે આપડા છોકરાઓ છે આપડે આ બહુ ના વ્યવહાર થી છોકરાઓ છોકરા હોય નઈ કે વ્યવહાર એવું હશે કે વ્યવહારો હોય ને એટલે આપડે કરવી જોઈએ ના કરીએ તો લોકો ગુમાવું કરે એટલે હું આરતી કરવી દેવું ના દેવાનું આપણી ફરજ શું ક્યાં કહેવાય ના ભણાવીએ નહીં ફરજિયાત છે ફરજ એટલે ફરજીયાત આપડે ભૂ ભરાય નઈ વ્યાજે લાઈન થાય થી આપી પડે બાપ થયા પછી એમને કેવાયું કે વ્યાજ લઈને તમને ભણાવું છું અને અપમા કેવું લાગે હોય આ પજાદસ્તું કોન્ટ્રાક્ટ પેપર ઉપર આમ કોન્ટ્રાક્ટ કર્યો શું કહ્યું અભિનંદ બોલવાનું ભાઈ પછી છે કે મોટો થાય તો ભણાવવાનો સારી રીતે પહેલા ટાઈમ હોય તો પોતાની પાસે જે કઈ હોય ચક્કી તે એક બાજુ ના સુધી મૂકી દેવા મોકલવા બે હાજર પડે એમાં ઘુસ ખુશ કરે તો તમે ના કર્યું મારા ડખલડા કરશું કે નાખે છે નાખે પાછી હોવી પહેર બીજે પાડિશા અટકાય કરતા હતા કે આમ ભણાવતા નથી ફણાવતા નથી ભણાતા નથી નોકરી લગાતા નથી તે મૂકી દેવા નહીં છે અને આપડે પાડેસી જોડે છે તે હેલ્પ કરીએ મુશ્કેલી માં બે લીધા પછી ત્રણ જન્મ કરો આખે કરે હાથ આપે ને ત્યાં નાખીએ આપડે આપીને છોકરો ના ખેતા જાણ દરો વ્યવહાર તો જ્ઞાની પાસેથી મળે છે જાણવો ખરો વ્યવહાર જ્ઞાની પાસેથી મળે છે ખરો વ્યવહાર જ્ઞાની પાસેથી મળે છે તો એ ગાળો જતો આપડે માન કરે ને નિશ્ચય નથી આપણું એ મરી જાય એટલે આપડે મરી જવું જોઈએ શું કહેવાય બાપા ગયા પછી રસ્તા માં ચા પાણી કરે શું કહી હવે મોટા પગન ચોપડી એવું નહીં આપણે ટીકા એ વાત થવા કે નબળું નથી પણ આપડે સબ્જી જેવી કાપે મારું આવે મારે ક્યાં ઉભું રહેવું દાદાનું દાન ભરી શતો નહી તો આ લોકો ફળ જાય છે બધા પરા થાય છે થાય છે નથી સાત માં સાત એટલે નથી પરમાત્મા પરમાર્થે એટલે શું લોકો ઉપકાર જાય મારા નથી તેને મારા મને દૂર થયું છે શું થયું કરાર્થનો શબ્દ શું થયેલો પરા परमार्थ स्वास्थ ने परमार्थ सजा वाला तो પોતાના આત્મા નું જીતું થાય અને આ પદાર્થ એ તો ગાયા નહીં જોવાનું કઈ કોઈ માણસ ને વિચાર ને દુઃખી હોય એની લાડે જંગ કઈ પૂરું થાય અને ગજાર થાય એ કાગળિયાનું ચાલે છે એટલે લાડવાનું શું કામ છે ને અને કાગળિયા ચાલે જ અંગ્રેજી વાક્ય બહુ વખત પેલા સાંભળે તું પણ આજે આ સત્સંગ માં આપણી પાસે સાંભળ્યા પછી એમાં કઈ વિશેષ અર્થ મને દેખાયો ધસ ફાર એન્ડ નો ફર્ધર ધસ ફાર એન્ડ નો ફર્ધર કે ધસ ફાર પણ દાદા આવું કઈ આવી શું જોઈ તો ધાર્મિક ગભેડ ને કશું નહીં લાડવા ના હું જાય કારણ કે કાગળિયા નો જેનો પ્રસન્ટ છે અને તેનો સંતોષ છે એમને બધું દાદા આ બહુ સારું નામ છે ગણેશ દરબાર ઊંચું નામ છે રાખોડી હતી આખા ચારે ઉભા અને પછી આ બધે રાખોડી ચોટે એવી રીતે આમ ફર્યા આવ મને ઘરો શું કહી રહ્યો છે આદત છૂટી નથી કરતા મનુષ્ય જાય છે તો એ રાખડી ચોપડી કરે છે અને અન્યાય પાસે રાખડી ચોડે પહેલાની આદત રાખો તો આ ચોપડા ગુણ પાડી રાખીશ ગુણ પાડી રાખે કરી દરબાર જ કોઈ ચિંતા નહી રાજા આવે બોલતા બોલતા અમને કશું કરે દાદા કેવા કેવા ગુણ વાળા માણસો કેવા ગુણ વાળા માણસો મનુષ્ય ભાવ જે જાય મથક જે આપી ગયા દીકર ખબર નહીં એ બધા આપડે જોઈએ અને તો ગધડા નામ તો રશિયન ને સુ આપણે ત્યાં બધા ગધેડાનારા વિષય વાળા હશે જ ને દાદા ત્યારે જ આ આવતું હશે ને આ લાભ આવતો હશે ને આમ એક અત્યારે દિવસ આમ ચાર પગ ઉભા જે રાખીને તે કરે બધાને ઉભા રાખાય જોગડાવ બે કરતો થઈ કન્ટ્રાક્ટો આવ્યા મેં ગધેડા ગધેડા હોય છે જયારે વજન વજન ના હોય તારે શાક ના એનું વજન વજન ની કઈ પ્રેરણા નહીં કે નિશાની શું શાક આમ આમ છતાં કર્મ ધારી છે એટલે એને કહ્યું ને ગોના તરફથી ભય કે આવ્યું નથી ગોળા જેવા સંચર નહીં જરૂર હા દાદા ઉપકારી છે ગધેડા ન થવા માટે ઉપકારી છે દાદા આ જુ નહીં પેલા મને નહીં જવું એટલે અહિયાં જવું એમ જ થયું નહીં એમ જ થયું એમ જ થયું સમાધાન લે તો જુદું પડે નઈ દાદા પણ ટકરાવું પણ ના જોઈએ નઈ ચકરા એ સ્વભાવ છે ટકરા એ સગાવ છે એટલે માલ ભરેલો એવો લાયા છે એટલે આદત છે એવું જાણવું આપડે એટલે પછી આપડે એસ જ નહીં કચે કારણ કે આદત આદત વાળા આપણે આપણે વાળા અને તે નિકાલ થઈ જાય છે પછી આપણે તમે અટકી રહ્યો તારે આક્રમણ તો થાયક્રમણ ના થાય બને એવું સંક્રમણ તો થાય આપણે એ જોવાનું ચક્રમણ તો વસ્તુ થાય તો બૈરી બે ના એકલા એ છે ને પાછા એ તો થાય અને રેતો જયારે કોઈ કહે છે મન ચોથો રહેશે તો એ ચોથો નથી જય સચિદા દાદા ભાઈ દાદા પણ એ ન થાય એ સંક્રામ ન થાય એવા સતત ભાવ રહેવા જોઈએ ને સંક્રામણ થાય ત્યારે તુરત પ્રતિક્રમણ અને ન થાય એના માટેના ભાવ રહેવા સતત ભાવ રહેવા જોઈએ એમાં એ જ એ જ કરવાનું અને પ્રતિક્રમણ કરવાનું ભાવ રાખવાના ફરી પાસે એવું થાય કારણ કે એક પડ જતું જ રે બીજું પડતું ટકરાવાથી લી ના પડાય શું કહ્યું ટકરાવાથી લી ના પડાય જાગ્રત જ રે અને આ બધા મેળવી તમારી પડશે દાદા બીજો સ્વાર્થ શું દાદા દાદાનો મને બીજો સ્વાર્થ કરી લઈને હા બીજે નઈ દાદા ને અમારા માં નહી એ બરોબર છે પણ શબ્દો થી ચક્રવા તમારે બોલવાનું બહુ છતાં ચક્રવાનું એક માણસ મને એવું કહ્યું હું મહાન બવા ખોર તમાર કામ મને એલાવ કરે બરા કોઈ એલાવ ના કરે બધાની જગ્યા છે બળવો કરો પણ આત્મા પામો શું કરું બળો કહો ને કાળો દઈ દેશે જે રીતે સમજ કર આત્મા પામોલ ચાલો આત્મા કહી દઈશું આત્મા કહી દે છે સંક્રમણ તો થાયક્રમણ તો ના ભર્યો અમારે જ્ઞાન પછી નહીં કારણ કે અમારું જ્ઞાન અનુભવ જ્ઞાન છે કેવું છે એટલે અમે નિકાલ કરીને આવેલા થાય જ્ઞાન બધી ઇજા કરી અને તમારે ઇજા કરવાની બાકી છે મોક્ષ માં બે આવો સીધા મોક્ષ માટે પાયા ખોધીને સગા પાડવા મૂકીને જતા રહે શાંતિ ના હોય તો શું માથાબોખ કર્યા એમ શાંતિ આપી તો સીધું નીચે બધું કરી દઈએ એટલે અક્રમ કયું કાઢ્યું ના आओ, आओ, आओ, आओ। थे थे अहंकार व्यतिरक गुण कहवाहकार आत्मा गुण नुण नहीं विशेष प्रमाण कहवाहकार અહંકાર તો મરી ભાઈ ને ભૂતવાળો જાય નઈ ત્યાં સુધી મોગ થાય શરીર ને આત્મા કે નહીર કે નહીં બંને કઈ લેવા દેવા બે જુદા જ છે પોતાનું સ્વરૂપ નહીં સમજાવવાથી પોતાનું માનેલું છે ભારત સ્વરૂપ ને પોતાનું માને ત્યારે આ સંસ્થા ઉડી જાય છે એટલે સ્વરૂપ શું નામ આપનું મણી મણીલાલ મણિલાલ આપ મણિલાલ છો ખરેખર નથી ના હું માય ને હું પણ છું છું નહી તો બતા આત્મા તો વિરોધ છે પણ લોક સંજ્ઞા થી તમે ચાલ્યા લોકોએ કહ્યું કે મહિલાલ તમે માની લીધું મહીલાલ એથી આ તમને આત્મા થી આ જો જ્ઞાની ની સંજ્ઞા ચાલો તો તમે આત્મા થઈ જાવ લોક સંજ્ઞા થી જશે સંસાર ઉભો થશે અને જ્ઞાની સંજ્ઞા આત્મા ઉભો શ્રી લોકલ સંજ્ઞા શું કરી પૈસા માં સુખ છે એ આપણે મારી દીધું સ્ત્રી સુખ છે તે મારી દીધું ફેટમાં સુખ છે તો મેળવી દીધું એ લોક સંજ્ઞા જાણીશું કેટની ચીજું શું આત્મા જાય ને હું સુખ પારું કરું પહેર ના કયા પ્રમાણ હતા ખૂબ સૌપારું સુખ સાથે સનાતન સુખ બધા પહેલું સનાતન સુખ વિકલ્પી સુખ દુઃખ છે કેવો છે સાપુ સુખ દુઃખ નહીં વિકલ્પી તમને એમ લાગ્યું કે જલેબીમાં સુખ છે તો જલેબ સુખ લાગે અને કોઈ કઈ મને જલેબી જે દુઃખ ચિંતા કરે બધું નથી તમે વિકલ્પ કરો તો બધું ગાળ પણ જતું રહે નાતા કરતા સર્વસ્વ ગાળ પણ વચ્ચે અને એમ કે અમારા માસી સાવ હોય મારા કોઈ સાવું હોય મામી સાહુ આવે કેવું છે